મારું લેવલ ના હોય ચારિત્રિટ આપે એક વાર કીધેલું પેલા તમે ચારિત્ર બળ ઉભું થાય અનુભવ કર્યો કે આવું કરીએ આવું કરે તો જતું રહે આવું કરવા જતું રે આવું કરવા ની ચારિત્ર જતું રહે ચારિત્રમા પ્રભાવ પડે દાદા કોઈએ લો લેવલ પર મૂક્યા હોય કે હાઈ લેવલ પર મૂક્યા હોય એ અગત્યનું કે ઉપયોગમાં રેવાય આજ્ઞામાં રેવાય જ્ઞાન માં રેવાય એ અગત્યનું કેતો રોજ એટલે આવતું એવું પેલું તો પેલું સા કામ લાગે કોઈ આપણા હાઈ લેવલ પર મૂક્યા કે લો લેવલ પર મૂક્યા એ આજ નેન બધું હેલ્પ કરે બરે બરે કાદા ગયનું મારું મોટર એર કે તો નેન ને લો લેવલ પર મુકતો લેક તો નેન આવે છે એવું બના ફાયદ નઈ થાય ફટોઈ ના લા સમય લો લેવલમાં મૂક્યા પણ મહીંથી આપડા અભિગાયો ફરીને લાવે ને નહી હે નહી ફક્ત સંતના જ આવે ને એ આ કેરી લો લેવલને મૂકેલું થાય તો આની કોઈ લેવલ નહી તો આ લેવલ દેત અહીંયા કી મત હું પણ પેલી વ્યક્તિ જે લેવલ મૂકે છે એ વ્યક્તિ જે લેવલ મૂકે છે કંઈ નાન જોઈને થોડું મૂકે છે પ્રતાપ છે એમ કોઈ ના કરતા હોય આપડે જ્ઞાન કરીએ તું ના કરતા પાંચ પાંચ રૂપિયા ના ગયે ના આવે બરાબર ના ગણ કરે ના આવે દરેક માં જ્ઞાન રહેલું છે એ આપણા માં આવે भाने नही ज्ञान ना ज्ञान अपनी तिर ज्ञान ना तिर बराबर दशा क्या दशा આપણી પાસે તસવીર રેવી નહિ ચારિત્ર ભાવ પ્રભાવ સારી કેવું પ્રભાવ સારું લોકો પાક થી આમ જાય ગયા પછી કંટાઇ જાય બધાને ફેંકી દેવા જશે ના કઈ જતી હવે ક્યાં છે શિકાત લખી નામ તો આ મોકલી આપો એ તો બધું કરતા કેવું હાલ છે કઈ કહેતો સરસ હું તો મોકલી આપીશું હા નઈ હમીન સીધું ઉતારી ચાલે ચોપડી બતાવી ઉતારી મોકલી આપવાનું ચોપડીનું જુદા લેવલ માટે લખ્યું છે અને આ જુદું લેવલ છે ને ચોપડી પુસ્તર હોય છે ચોપડીમાં ભેગા કરવા દેવું નથી તમારે સફા રક્ષા દેવાનું પેપર જવા જ આવું કોઈ પેફર કરો ને તમારે સુધર્યું કે નહીં એમ એવું નહીં મારું લેવલ બહુ ઊંચું હોય એટલે લોકોને લોકોને એવું નહીં જોયું પણ તમને કાઉન્ટર પૂરી નાખતા આવડે ને ધીરે સુધરા આપ્યો તમને પોતાને સારું લાગે તો દેખાય દોઢ ફેર મેતા છે મારી લેવલ માં ના આવીને તારીખ બાવીસ પાંચ ત્યાં સુધી મહાત્મા કનુભાઈ બરોડા સવારે છે જોયું જ હતું પુસ્તકો માં જ્ઞાન છે શું છે ભોખવું પડે છે આ તો વિજ્ઞાન સહેજા છે માદકતા ઉભી થઈ છે પછી એમ કે ના કરે તો એને કેવું પડી જાય એકાગ્રતા કરે છે આ તો બધી એકાગ્રતા કરે છે તો પછી મૂળ ધ્યાન વસ્તુ રહી જાય છે મૂળ જે ધ્યાન આપડો જે હેતુ જન્મ તે ધ્યેય કેવાય તે ધ્યેય આખો છે આપણે હરિન્દ્ર દવે સમજાવ્યું હતું ને આપે હરિન્દ્ર દવે ધ્યેય તો આપડે હોવો જ ને દરેક માણસ ને કઈક ધ્યેય તો હોવો જાય ગત સંસારમાં સુકી જવાનો પૈસા કમાઈ કોઈ ધ્યેય કે આમાં મોક્ષ જવાનું કોઈ ધ્યેય અગર કોઈ ગુરુ થવાનું કે ધ્યેય કોઈ પણ ધ્યેય તો હોવો જ रोज ध्यान ए ए ज्यान ज्यान करा कर एक नही ध्यान परि धेय जोड़े एकाग्र था ध्यान उत्पन्न ध्यान परिणाम परिणाम से, से। कर करा मन कही गए ध्यान वाला ધ્યાન રાખવા ને ત્યાં ધ્યાન કરો છો આવું કડક બદ્યો નઈ એટલે એકદમ પાણી લઈને પડી ગયા રોજ આવું કરું ના કરું ને માદકતા ઉત્પન્ન થાય ભાઈ એટલે ટેવ પડી જાગ્યા નહી ધ્યાન હંમેશા કેવ ના ભાઈ હું બે જગ્યા નો છું એનું ધ્યાન રહેતા નથી રહેતું તમને હું શુદ્ધાર્થમાં છું ધ્યાન માં તમારે એ શુદ્ધાર્થમાં ધ્યાન જ કેવાય નિરંતર ધ્યાન જ રહે છે આ ધ્યાન લોકો શું માની બેઠા છે એટલે એ માન્યતા કઢવા માટે આપડે બહુ કાપકા માર્યા થવા ધીમે ધીમે છે બોલવા મળે પેપરો તારે લાગે પડે લોકો હજુ એવો સંજોગવાસતા નથી હજુ એવા સંજોગ બાધતા નથી પણ બાદ છે એક દાડો એક દાડો સત્ય છુપા છે નહી સંસાર સત્ય પણ છુપાય છે સંસાર નું સત્ય મૂળ વસ્તુ આપે છે પણ સદાય એ છુપાશે નહીં સંસારમાં ભ્રાંતિ તો એક શબ્દ બોલવા ખાતર ગોજીએ છીએ આપડે મિત્ર કેમ દારૂ પીનાર એમ કેમ કે ભ્રાંતિ ચડી છે શું જેમ દારૂ પીનાર બીજી બીજી જુએ છે બીજી વાત કરે છે दारू ना क्या भ्रांति खोटू ना ऊँचू बाहर निकाल तो भ्रांति तो क्यों कहवा उड़े वेती रणमा जता कपड़ा ऊंचा धारे पानी पलरजे तार भ्रांति कहवा ભ્રાંતિ કહેવાય હા તારે ભ્રાંતિ દારૂ ચડેલો દારૂ કે છે અને અભાનતા દેવ બંને જોઈ શકે છે પણ તે દીકરી એ ભ્રાંતિ નહીં ગણાતી આપડે ભ્રાંતિ નો લેખકો કરીએ કામ પ્રચલિત પ્રચલિત શબ્દ છે એને આપડે ઘરતી નથી આ ભ્રાંતિ થાય કપડા ઊંચા ધારી છે નહીં હકીત માં પ્લાસ્ટિક પાણી છે નહીં એને કપડા ઊંચા ધારી દ્રૌપદી એ કહ્યું ને પપર મારી હતી ને શું કહ્યું તું અંતરે ફરી દ્રૌપદી ને હા કે એક માટે શબ્દ બોલવામાં તો બઉ એનું કંટ્રોલ હોવો જોઈએ રોજ રોજે અભ્યાસ કરવો જોઈએ કે જે શબ્દ લોકોને દુઃખદાયી થાય શબ્દ ના બોલાય કરવો દાખલો શું અભ્યાસ કરતો હતો વેપાર કરતો હતો કાક ની બંગડીઓ લેવું થયું વેપાર કરતો હવે एक अग्नि बंगड़ी साम जाए मे ना लाइ गड़ा बार मूके तारी भार मूके लिए जाए, दे, दे मुके ले जाए। एक, एक गधेड़िया शू कहे ना तो गधेड़ी ना के ના ગામમાં વેપાર કરવાનો અને બંગડી વાતો ધંધો કરવાનો અને હેડ ઘધેડી કહું તો પેલા તો અમારી ગધેડી બોલી જાય તો શું થાય મારું કે બોલી ગયો તમારે દસાય શું થાય એટલે આટલા શબ્દ મહાભારત ઉભો થઈ ગયું બીજું કોઈ કારણ હતું ખાસ મુખ્ય કારણ ઇન્સ કાળજે રાખી ગયું શબ્દ બોલવામાં એટલું જ નહીં બેફામ બોલે સમજણ આવે પછી અનુભવ હા પેલા વાર કાયા તની સુરેશ જાની શું કરો છો કામ તમે તો કઈ કરો છો તમે હું તો મ્યુનિસિપાલિટી માં સર્વિસ કરું છું એન્જિનિયર તરીકે કઈ મલે તમે રોજ ના સો રૂપિયા થયા તો ભારે હજાર છો ને ભણાવ ભાડું કેવાય તમે ભાડું ના કહેવાય શું કેવાય તમે જે હશે હશે મને બઉ સારું થયું આવી કાયમી કર્યા લગે છે ભાડું કેવાય એ જાગૃતિ વેપારીઓ શું કરે છે મોટા મોટા ચાલી ત્રીસ ત્રીસ હજાર રૂપિયા ના ચાલી ચાલીસ લઈ ચાર કોમ્પ્રેસર એવું થયું ને ભાડા પછી એકસો રૂપિયા ભાડું અને તેલ કોઈ તો એનું પાછું અને જેવું જેવું હતું તેવું એ મૂકી જવાનું કરશે જેવું રિપેર કરીને પણ અહી મૂકી દવાનું અમે ચાલુ કરી પૂછ્યું કે તમારે ઘરનું ઘરનું કે વિચાર કર્યો નથી હવે કઈ કેવું મને જ્ઞાન આપો તે હું આવે જ્ઞાન માં રોગ કે જ્ઞાન આપ્યા પછી શ્રીમંદિર સ્વામી ના દર્શન ડેરામાં રોજ દર્શન કરી અમદાવાદ માં પેલા તો તમે જતા તા ભાડે હવે તો આ સુરેશ જાની જાય તમારે જો આણવાનું કે આ સુરેશ જાની ભાડે હાર્યો હવે તમારે આગરું રહી ગયું હવે તમારી આગરુ રહી પેલા આગળ ગયેલી લાલ જ નથી એને ઉપરી કોણ લાલ શું હોય કે મારી છોકરા ને ક્યાં છોકરો થાય આપડે આપણે નાખી દેવો નથી ના હોય નથી રાખતું બસ સર પધલ છે નક્ માં પધલ ના લોકોશન કર્યા મોટા મોટા અને લોકો ડેકોરેશન પોસ્ટ જો ગોળીબાર ના કરી નાખે આપડા લોકોનું કામ કેવું છે કે જો અસવાળું થાય તો ગોળીબાર કરી નાખો એટલે અંધારો જોઈએ છે લોકો એટલે મેં મેં પેલી ચેતણી આપી બધાને કે ભાઈ આપડે ચંદ્રકાંતે બધાને આપડે ગુપ્ત રાખજો આ અને પાંચ પચાસ હોત થઈ જાય પછી આપડે ઓપન કરીશું પછી આવે ચલાવી ચલાવે ચલાવી હતી આ બીજ જાય નહીં આ જ્ઞાને જાય નઈ આ જ્ઞાન જે ઓપન થયું છે જાય નહિ આ બીજે જાય નહી કારણ કે ઘણા કરે રહેલું હતું જ્ઞાન પ્રગટ થયું છે નથી વેદાંતમાં નથી કોઈ જગ્યાએ પુસ્તકમાં હેમ જ લાવ મારે સાંજ નો સત્સંગ હિત સાંજનો સત્સંગ જયારે હિત કાઢી લાગ્યો बोलया था आज दिवस दरमियान जो दुखदायी शब्द बोलिया होना करवो कर जो कर दिवस दरमियान दुखदायी शब्द बोलिया हो दिवस दरमियान जो दुखदाय शब्द बोलया करोड़ गैम काम करने આપડા કેળવી ના આવાસ કરો બે અભ્યાસ કરવા આવે તારા એટલે મને એવો વિચાર આયા હતો એટલે બધું ઓછું થઈ ગયું બધું ના કિટી ઊભી થાય તો પેલું કિટી આ બે સાથી નથી સાથી નથી હા એટલે કિટી સુગંધ આ તો દેને કે કિટી કે દેને કિટી ઘરે આ મારીયા કિટી દો દેલે ને એમ ચાક્ય નહી એ તો એ સંપર્કમાં માર્ગી નિવારણ અમે ક્યાં આતું કેલેતા હું તો કિટી ઘરે આ ગયે ને સાંજે આપડે કઈ આપ ઘણી પછી કઈ હાથું ના થયું થઈ જવાનું ત્યારે પકડ રાખતું ફટ આપનારો મળી જાય પણ જગત કર દેહે એમાં ફેરફાર ના થાય ફેરફાર થાય તો પોતે કરે નઈ એની મેરેજ કરે તમે ઓછું થઈ જાય તે વાત છે પોતે કરે ન કરે ન એ લોકો ને તો આશ્ચર્ય થાય કેશ્ચર્ય થાય પણ હવે આ કપડા ને વખત જતા માણશે કે આ કપડા વખત જતા આ પરિવર્તન આવશે આવા ને પરિવર્તન જોયું મારા પેલા આપડે મારા પહેરવી નથી આપડે પહેરવા નથી પહેરવા નથી જતા કાર્ય કારણ કે સહયોગ માં સહયોગી યોગી જવા નથી સહયોગો બધા સ્વાભાવિક અપૂર્વ જ્ઞાની કોણ કેવાય કે જે કપડાં સાથે જે જ્ઞાન થયું એ કપડા નો ફેરફાર જે કપડે જ્ઞાન થયું એની ભારે ફેરફાર થાય તો થયા કરે બાકી પોતે ના કરે સંસાર ભાવ માં જ હોય વેપારી ભાવ માં જ હોવું જોઈએ બાવા તારું કહ્યું એમાં બાવા મજા કરે એમ કેમ ટેક્સ નું સેટ્રેક છે પછી હજારો વર્ષો થઈ ગયા લાખો વર્ષો થઈ ગયા એમ કહેતો ચાલે પણ તે પછી એવો કોઈ નવો મંત્ર ઉભો થયો નથી ભૂખ્યા બરોબર શ્રીમંત્રિમંત્ર જગતે જોયું નથી અધ્યાત્મ અધ્યાત્મા એનું નામ કેવાય કે આત્મા નું જન્મ આત્મા ની જન્મ નું અધ્યાત્મ કેવાય કેમ જગત માં ઉપરીમાં ઉપરી જે સ્વરૂપ તે પોતાના અનુભવ માં જગ્યા માં અનુપ સ્વરૂપ થયા છે જ્યાં ભય નથી જ્યાં કહેશું નથી જ્યાં ધન્ર નથી જ્યાં વિતરાગતા તે કૃષ્ણ ભગવાન કહ્યું વિતરાગ અને નિર્ભયતા બે આપણે પબ્લિક માં ગેતા રોટલ ગોઠવી છે પરિપ્રશન નું છે હા પ્રવચન નું જ્ઞાન નથી બુદ્ધિ હોય તો પણ ના પડે અને પ્રવચન થી જ્ઞાન હાથ માં લભ્ય નથી પ્રવચન તો ખાલી માં અનુભૂત છે ને પબ્લિક તો પ્રવચન માં એ તો ધંધા રોટલા તેમે તેન ભ્રણતે વૈશ વણુ તે ન લભ્ય એટલે જેને પસંદ કરે તેને જે પ્રાપ્ત થાય આપણે જે થિયરી ઓફ ગ્રેસ પીએચ भगवान करम भगवान लभ्य यम एट करें जेने ज्ञा जो भगवान शब्द है नहीं कहते भगवान मुकाने शो मानो ભગવાન આ દુનિયામાં ભગવાન કોઈ બીજા કોઈ છે માતા ને પેટે જન્મેલા તે પુલ કેલ માં થાય છે ભગવાન કહેવાય છે બસ એ જ કોઈ ભગવાન હોતા નથી માતા પેટે જન્મેલા ધરમતા જમતા અનેક જનમાં થાય છે માણસ ની કઈ શક્તિ હોય તો એ અનુગ્રહ ને માટે લાયક થાય આ અનુગ્રહ એ શબ્દ મુખ્ય વસ્તુ છે દાખલા તરીકે એવું અનુગ્રહ તો આપડે ભાષા તરીકે વાપરીએ એટલું જ છે કરોડો માણસો છે એજ આખો ક્રમ અનંત કાળ થી જે ડેવલપમેન્ટ છે એ ક્રમ નું ડેવલપમેન્ટ છે આપણને તાત્કાલિક સુખ અહી મળે ને એ સાચી છે કૃપાથી બીજા રાખાય પણ બીજું કોઈ જ્ઞાની તો પોતાના સીઠ માં આવેલા શીખ માં જાય છે શીખ માં આયા છે મેટલી માં જાય છે આવો આવો બધી અને જેટલા માતા ને પેટે જન્મ્યા નઈ તે ભગવાન કહેવાય રાખવી સ્થાપન કર્યો છે દરેક જીવ વહેલો મળો ડેવલપ થવાનો આપણે એ જ થવાનું દરેક જીવ દશા એવી જ છે જયારે ત્યારે આ થવાનું છે ધ્યેય એનું ધ્યેય ગણી જઈ રહ્યા છે પણ એટલું બધું ત્યાં બસ કેટલી કસોટી ચાલી રહ્યું છે કે ત્યાં કરોડો માંથી એકાદ થાય છે બારું નથી મળતું એટલે ફોન ને પાછી વાર તો આકડી પકડનાર મળી જાય ને અને જયારે કઈક ભરાઈ રહ્યા હોય બધા તારે આપડે આ જાગી જાય છે એવા જે થયેલા આગળ ભરી રહ્યા હોય ત્યાં આગળ ટિકેટ હજાર બે હજાર દસ હજાર વીસ હજાર જતા રહી રહ્યા બસ આવી રીતે રોજ નથી હોવું જોઈએ અને મન નું સમાધાન થાય તો ધર્મ છે બાકી ધર્મ જ્યાં સમાધાન નથી ત્યાં ધર્મચર મન નું એકાગ્ર કરવું ધર્મ નથી મન સમાધાન કરવું ધર્મ એકા કરવા તો રિલીફ છે શું છે પછી એકા કરતા ઉડી ગયે મનમાં સમાધાન ની વાત આવે છે ને ના સમાધાન દ્વિધા થી સમાધાન થયું એટલે દ્વિધા બંધ થઈ ગઈ છે દ્વિધા જ થઈ ગઈ છે ઉપર હોય સમાધાન માર્ગ કોઈ પણ દુઃખ હડે નહી તારે જાતે છે બધું બધા બીજા લોકો છે ને જઈ બધો કેબ બોલી રહ્યો શું બોલી રહ્યો જ્ઞાન બોલી રહ્યું નથી અને થતો છૂટતું નથી રોંગ બિલીફ છૂટી જાય છે રાઈટ બિલીફ બેસી જાય છે અને આખું વર્ત પઝલ છે ભગવાન તો સાંપ્રદાયિક મતવાની જરૂર છે કારણ કે એની જરૂર ના હોય એ ના હોય તો એટલું સાંપ્રદાયિક મત ચાલે નહી તેના આધાર સંપ્રદાય બિલીફ જ છે ને સંપ્રદાય પણ એક બિલીફ જ છે ને આટલી જબરજસ્ત હજારો વર્ષ થી આવી બિલીફો ચાલી એ પણ એક અજાબી છે ને આ બધું વસ્તી આની આ જ બિલીફ માં પૂરતા આ જે લોકો છે ને હિન્દુસ્તાન ના બઉ ત્યાં નીચે ઉતરે નીચે નીચે ઉતી ગયા સંજોગા અને પછી દુહા ગયા સારું પીવામાં કોઈ જાતના મતગજ ઘટ્યો ક્રોધમાં ઘટતું નહીં પણ આ મજા આવે છે કે થોડી વાર મજા બાળક ના લોકો બીજા લોકો બાળક છે એના કરતા બાળક પણ ઓછું જ બીજા તો સાહજિક બાળક છે સાહજિક બાળક અને આ તો આમ ચિત્ર બાર ગણા જેનું આ એકતા છે ત્યાં સુખ સુખ માં કામી ના હોય મનમાં જુદું બોલવામાં જુદું બધું ત્યાં આગળ જુદું થઈ ગયું ત્યાં આગળ કશું સુખ થાય જુદું લાગે છે મનમાં એક અને બોલવામાં બીજું અગર વાણીમાં એક ને વર્તનમાં બીજું એ સમજણ પૂર્વક કરતો હોય તો વાંધો નથી પણ અજ્ઞાનતામાં કરે હા ધન કરે અજ્ઞાન કરી અજ્ઞાન અજ્ઞાન જેના કરે વાત મનમાં એવું આવ્યું બોલી જાય નાખે ગુસ્સે બધું આવે નાટક કરતો પેલા તો જેમ છે એમ જ બોલી જાય સમજુ માણસો આવે વિકલ્પ હંમેશા કઈ રે નિર્વિકલ્પ આનંદ આપે અને વિકલ્પ કઈ રેડા પર દિવસ ઝોપડેલો હોય થાય ફરિયાદ કરતો હોય આ કરે નિરંતર વિકલ્પ કઈ રસ્ત અને નિષ્ક્રિય બનાવવા પ્રયત્ન ખરે માણસ હોય તો એ શક્યતા ખરી થયેલા છે મન ને નિષ્ક્રિય કરવા જોખમ છે શું તે નિષ્ક્રિય કરવા ગયેલા નહી બાપજી દેખાય બધા નારાયણ થાય બાપજી અંદર અંધારું ગોળ ફરી મન ઉભું કરવું પડશે જોવું હોય છે મન ફરી ઉભું કરવું પડશે મન મારેલું ચાલે નહી મન જીવતું ઘોડા જેવું કરવું જોઈએ કેવું તમે વિકલ્પિત છો મન મન મન મન તો એના સભામાં છે મન મન શું કે છે કે તમે મારામાં વિચરો તો શું કરો પણ હું જે થયું હું મારું કામ તો તમે વિચરો તો શું કરો આઈ એ શું કરશે વિચરે નહી ત્યાં સુધી સ્પંદન જ કેવાય મને એક્સ્ટ જ કરે છે નિરંતર નિરંતર સ્વભાવ છે તો પણ આ વિચરે છે બધા શ્રીમાન શ્રીમાન કરે છે વિચરે અને પછી તમે કયા થાય વિચાર છે વિચાર કેવાય તો વિચાર જ વિચાર વિચાર તો વિચાર થઈ જાય છે પછી જ્ઞાતા જ્ઞ થાય છે મનમાં શું મન નડતું નથી કોઈ નડતું નથી પોતાની અજ્ઞાનતા નડે થાય શું મન સુધાર કરે છે તું મા થાય મન તો વિચાર કર્યા કરે તને ગમે છે મનના સ્પંદન હું તો કોઈ જાણું કોઈ ક્ષણે વિચાર્યો નથી તમારો વિચારો જ રોગ ને પણ ભર્યું અને વિચરા છે તમને તમારી સ્વતંત્રતા કોઈ નથી તમે સ્વતંત્ર જ છો